સારી રેલી એટલી બધી નથી આ બધા અમે ફરી આવ્યા અમે કોઈ જગ્યાએ ફર્યા છીએ બાકી રાખીને પછી ફરી પછી નાખીને નહીં રહેલા એવું કરો કે હવે અમે સીધા જોયા જોવું ના મળે અનુભવ સિવાય સાબિત કાયમ નુકસાન શું થાય અનુભવ થાય આપડે બીજો ભાઈ ભાઈ ના લાગ્યા કરે ભાઈ ના લાગ્યા તમારું વિચાર પાછી વાળી પાછું સ્થિરતા આઈ જાય છે તારે તપાસ આ આપણા માટે યોગ્ય નથી મન તો આપડે મન નો સ્વભાવ તો શું જાય કે સારું વિચાર કરતો હે આપડે જોડે મોદા પડી જાય રાગ હોય મન બુદ્ધિ ચિત્ત ને હમ્ત થતા હંમેશા જ્યાં આપણે ગમતું હોય ત્યાં આગળ દોડધામ દાદા ની આજ્ઞા મળે ને દાદા ની આજ્ઞા મરેમાં મૂકી દીધું કે ભાઈ એ તો પછી છે બુદ્ધિ એવાય વિચારો દેખાડે છે આ બધું કરી જ છે ત્યારે પછી બુદ્ધિ એવાય વિચારો દેખાડે છે કે આ બાજુ થી રણમાં છે મોટો એ આવતો હોય અને તમે દો અને એમ થાય કે આ બધું વાવાઝોડું છે કાઢી ને જુઓ ને એટલે આત્મા કારખાના કામ છે એ મારે કરવાનું છે તો મેચાર આપડે શું ના એ કામ કરવાનું છે એવું ચાલે બીજા બધા જે ભાવ છે મનોભાવ બુદ્ધિભાવ બધા નકામા બધા નકામા વગર અમને દખલ કર્યા કરે આ ડાક્ટરો કહ્યું કશું જ મારે થતું નથી અજ્ઞાન એ તો કરે ડાક્ટરે કહ્યું ભય કરો આવું થઈ જય પેલો કરાવ કરાવ હું આમ ના બોલું કે ડાક્ટર કયું નથી કરવાનું ડાક્ટરે કહ્યું કરવાનું થશે એટલું નથી એવું જો મનો ભાવ છે આપડે નક્કી કરવું એ લાગતા કરવું છે અને પછી જેટલું થશે એટલું સાચી સમજ પડી કારણ કે ડાક્ટર કે છે એ જ્ઞાન છે મોડું ઘટવાનું હોય તો જ્ઞાન ઓછું એડજસ્ટ થાય મોડું એવું એકાંત નહિ મોડું મળવાનું આવું બને વહેલું બનવાનું હોય બીજા હોય વ્યવસ્થિત પતિ આમ નહીં ખરું આમ ના ભાઈ નથી તમારે રસ્તે ચાલતા દાદા એમના લેશું કઈ ના થશે કોણ કોણ ખબર મેખો એટલે શું ઉપયોગ નફો માગ્યો શું થયું ઉપયોગ નફો મગો એટલો હાથમાં ઉપયોગ જેવા જેવો આપડે ગાવા લાગુ દાદા કરો દાદા થોડી વધારે દાદા કે ના થોડી આપડે દરિગ લાવી ચાલશે ના વધારે લાગજો એના કરતા આપડે કહીએ દાદા વધારે લાવું ફેરબા નવા નીકળ્યા છો ને સિનેમા ગયેલા મે મારો ઇતિહાસ જોયું બીજા દુકાન જોયું તેવી સુંદર છે અને પાછા જ્ઞાનીકો કટકેટ કરો તો ઉપયોગ તો નફામાં જાય જાય પણ જ્ઞાની નો નાજીપો નાજી થાય બધું આ મારી ગમે મારું જોઈને હું કઉ છું પ્રમાણ વાત કરવાની પણ તે અમે પૂછીયે તો પૂછીયે કે પછી કયા સાહેબ છે પૂછીયે બરાબર એક તો રાજીપુર પ્રાપ્ત થઈ જાય રાજીપુર ઓછું થવા જશે અને આ કારણના જીવો બધા નજીક નામ હોય ને તે લેવું બધું આવું તો એ લાગણીઓ થાય રાજીપો ના થાય બગડી જાય છે પંખો ત્યાં દાદી ચલાવી જાય બંધ બંધ ના બીજી દેપા એક દવા લવા જઈ ગયું મન વચ્ચે ગયા ની તમામ સંગીત આ તો લેપાયમાન ભાવ માં જ મને વિચાર આવે આ ખબર એ ખુલું કહ્યું તમામ લીપાઈ માં એવું કે પ્રકૃતિ નહીં ના એ આપડા વોટિંગ વાળા હોય નઈ ને આપડે વોટ આપે એવા કોઈ વિચાર કરે તો આ જો તમારા બાવળા બોખર ના રે બાવળા જવાય ના ને ઠગોન થાય પડ્યો જો તમે ધીરે ધીરે જાવ મોટી વાત ન થાય 25 4 79 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સાંજે એમ તો કે મેરે આરામ કરતા હતા થોડો બેટાળું અંદર બેહદું હમ ભાઈ હા થોડો બેહદ હેની તમારું પેટ પણ બઉ આવવાનું એવું દેખાય છે છતાં પણ કેટલીક વખતે સ્પષ્ટ વાત આવે છે સ્પષ્ટ વાત સત્સંગમાં જયારે જયારે કઈ સત્સંગ કરવા બેસીએ છે તો કોઈ પરિણામ અહિયાં લઈ જવું છે એ ભાવ સત્સંગ નીકળતો જ નથી માણસ અહીંયા આવતો હોય અંદર આવતો હોય એકદમ બાણો વાસી દઈએ આપડે એટલે પાછું મન ના પડી જવાય છે હવે તમે કોચી વાત પહોચતી નથી પણ એ લોકો છે બઉ રસ પડે છે સામે ચડી ના જઈએ તો એ લોકો આપણને બોલાવે બોલાવે એ લોકો ને રસ પડતો હોય તો જ ને હા રસ ભાઈ રસ ભાઈ ગયો બીજું લાગ્યું પરિણામ આવવાનો મોકો નથી મળતો મોકો તો મોકો તૈયાર હોય ને મોકો આવી હોય ને મોકો મળ્યો છે એવું પરિણામ ઉપનિષદ તો વ્યવહાર તો તમે તહેવાર તહેવાર બેસશે ને મૂળ વાત મૂળ વાત અને આજુબાજુ કરે એટલે બધી કરવું શું કરીએ એવો કરે છે બધા કશું નહીં કરવાનું તારે શું કરવા અને આપણે દેખાયો જો ફૂટી છે ને હા તૈયાર આવડી મોટી બેના કપાવશે કપાવવા આવજો તમે કુલ કલ્પિત કલ્પિત થશે જજ મળી જાય કે લખન ફલાત તને મુઠપોન ડખલા હતા ને કે તો આમ કે ભરી દીયા છે નાળો ભરાઈ જાય આખું કરણ છું આખું કરણ છોડી દેવાની વાત છે બેસતા નથી એ બરોબર છે પણ આપડા લોકો ગરે આગળ થઈ રહેશે ઉપાય સારો થાય ઉપાય ના કરે થઈ રહેશે બોલી ને આગળ જીવું ચાર ઉપાય સારો ન ન ગામડા ગમે નથી એવું તો આપડે છોડી દઈએ હા બસ એટલું જ છે ગમતી હોય તો આપડે કહીએ ગમતી હોય તો ગમતી હોય ગમતી ના હોય ગમતી હોય તો આપડે હેલ્પ નથી એને આપડે કઈ રીતે હેલ્પ કરીશું આપડે હેલ્પ કરી પામેશું હું તો એ કહે છે હું તમને કઈ રીતે હેલ્પ કરે કારણ કે એ કઈ અમે આવ્યા નથી કારણ કે અંકાર ને તો જેટલો ફૂલો હોય એટલે ભૂખ મારી ફૂલે પછી પણ આ વાત મારી જાય છે જાણે કેસ ના જીતું વિચિત્ર માર્કેટ મટીરિયલ ના હોય તો એ ભર્યો નહીં એ તો દેખાય છે કે ભર્યોટ મેટરિયલ ભર્યો કહી માર્કેટ માં ચાલુ ના હોય એ માલું અને અવરું આવે તો આપણું શક્તિ આપી જાય વિટામિન છે ને વિટામિન છે ને એ આત્માનું વિટામિન અવરું આવે એ વિટામિન અવરું આવે તો વિટામિન દાદા દાદા કરે પછી અવરું થાય કે મે કર્યું મેં કર્યું અહંકાર આવે ખરો ને એટલે આપણે ધ્યાન થયે એવું ના કરે મેં કરે છે ચણો ભૂલે ભૂલે ખરું શરીર શરીર શું ને પછી કિલો ઉતારવાની વાતો કરે બે ચાર ઉતારું ચાર કિલો ઉતારું છે આટલું કહી ના શકે હું તો અમારો પણ બરાબર દાદા નો પ્રશ્ન દાદા પર કોઈ દયા ના ખાવી જોઈએ દયા ના ખાવી જોઈએ કે આ બિચારા રે પણ શું થયા દાદા પેલા ડાક્ટર બધા નહીં હોય તો પોતાનું કામ તમારે મેયર સાહેબ જોઈએ છે ભૂલ તો થાય માણસ માત્ર થાય આવો ને આવો તવીસ 472 રવજીભાઈને તે આલ કાપુરી સાજે આ વસ્તુ શબ્દો ની તો વ્યવહાર તમારા આતો વ્યવહાર વ્યવહાર નો છે વ્યવહાર નવરગ્રેટી વાત નથી કે એટલે ની કે પ્યાર સીધા પ્રતિષ્ઠા વ્યવહાર સીધા આપના તમને રહેશે પણ તમે આત્મપ્રવર્તન રહે છે પણ તમને સમજાતું નથી આત્મપ્રવર્તન એવું કઈક રાખે કે નહીં મને આત્મપ્રવર્તન નથી સમજવું પડે છે આ વ્યવહાર માં બધો આખો દાગો રહેવાનું જન આપડે ન્યાય ન્યાય કરવા નહીં સમજાવી ટૂંકમાં કરવા હરિકિશન કરે બધું જોયા કરોન કરે પહેલા પૂછાયું પડ્યું જવાનું પૂછ્યું અજ્ઞાન ભણેલા નઈ તમે અજ્ઞાન ભણ્યા ને બધું કયા કરે એ આપડે કયા કરવાનું બીજું જાણવાથી બધા કરવાનું એ આત્મ મને થયું કયું તરત જાગૃતિ ડોક્ટરો એવું કહ્યું તમે જ્ઞાન ના લઈને કે તમે ગુના આવ્યું નથી આ પછીમાં <coughs> અલી બરો બરો ભાખિ તો એક્સપ્રેસ આઈ બંદર છે પાછા કરવાનો માર્ગ રચના છે એ તો કઈ જાય છે બસ તન ભાઈએ તો તળપા પર થઈ ગયો હા ડાકે બી છે બગા કા તો તૂટતી તો હોસ્ટેલ સુકાને રહેતા પાણી ને જવાનો રસ્તો ના થાય તો એવું થાય તલાવડે ગંદા છે એક કોલેજ બે કોલેજ થઈ જ બધી કોલેજ પાસે પડી જાય આપડે પ્રયાસ બીજા ને બીજા દીવાનું બધું છોડી જાય કારણ થઈ જશે